સમજ એની સમજમાં આવે એ સમજ કે પણ ત્યાં ત્યાં પછી ખતકા છે ને કચકા નહીં નહીં આવે તો યાદ છે ત્યાં યાદ જ ના રહે ને પછી અમુક વાર દાદા મારા ભ્રમચર પાડવું છે મારે આમ એટલે પછી પછી બધું કરવું પડે મેં ને સિમંદ હાલ છે નઈ એના નામની મૂર્તિ છે એટલી અને આ તો હાલ છે બાકી હોય એટલું બધું આવી જાય લાભ થશે આપડે એટલે લોકો નું કલ્યાણ થવાનું ધર્મ ફ્રેક્ચર થઈ ગયેલો છે એની લાઈન ક્લિયર થઈ જાય महात्मा तीर्थंकर દાદા ભગવાન ની સાક્ષી તો શું લાભ મળે એમ જાગૃતિ વધે બધું ઊંચા ઊંચી ચીજ મળ્યા કરે પણ આપડે બોલ્યા આ કથા લીધે જ છે ને ક્રોધ માન માયા લો છે ને બ્રહ્મચર્ય તો બધું છે કસાયો લીધે છે કસાયો ના હોય ના હોત કસાય ગયા નિશ્ચિત મેળો એટલે પછી ધર્મ વેપાર સુધે નહિ ધર્મ વેપાર સુધે બીજે બધે વેપાર બીજો કોઈ ધંધો કેવું જીવાય પૈસા થોડો તો જોઈએ અને ઊંધીમતી કરાવે ઊંધીમતી થઈ પછી થાય તો સાચી વાત છે મતી બે ભાર થઈ જાય પૈસા વધારે આવે પૈસા બરોબર જે આવે છે ને વ્યવસ્થિત તેથી વધારે ના જાય આપો આપડે મોજા કરીએ આ બધા એટલે મોજામાં આપ્યા પછી કોઈ ના થાય અને ના આપીએ તો બોલે નતું તો આવે તો બોલે પાટીદાર શું ના બોલે બોલે નતું તો હવે વાય તો આપવા જમ્પ ને બે મને ગાવા તો બીજા વધારે પડતું ના આવે ને આપડે આપડે એવા ને આ જે પોતાની જાત ને મારી પાછા છે કે અમે મોટા પણ એના લક્ષણ જોવા જાય તારે ખબર પડે કેટલા મોટા છે એ વાત સાચી મેં કેવું કમ્સ ના વધારે કોઈ ના <tinyadha> <tinyadha> હા તો તમને કરવા કેમ કે બીજું ભાઈ દવા બવામાં હતી દવા આજ્ઞા આપતી દવા દુઆ તમને આપેલી ભાઈ કરો છો કે દુવા આપીએ પણ અમારી પાછળ અમારી ભાવના હોય કે આ લોકો એ ભાવના બળ પડે એમના વિચારો ફરતા જાય અમેરિકામાં જ્યાં જ્યાં હું ફરું છું ત્યાં ત્યાં મારે દરરોજ જઈ શકી શકું છું ઇંગ્લેન્ડમાં પણ જઈ શકું છું એટલે ત્યાં આગળ બધી વાતાવરણ બધું બદલાયર નિરંતર વાતાવરણ બદલાય કરે હું અહીં હઉં અને અમેરિકામાં પેલો માણસ કે ભેગા હોવું થયા વાતચીત હોવું થઈ ગયા છે કે दादाजी दा दादा तक याद रहे तो જા રૂબુર આવે પછી મારે કેવું પડે હું ગયો ના હોય મંત પોતાનો ખ્યાલ હોય પણ સુક્ષ્મદેહ ફરતો હોવાથી મારે કેવું પડે કે હું આવ્યો હતો એટલું મારે કેવું પડે હું તો એમાં હું તાર જોડું નહીં કોઈ ની સાથે આ મારે નવરાશ જ ના હોય હું તાર જોડું તમારે જોઈન થાય જોડો તો અત્યારે મને તાર ઉતારો છ ખબર પડે મને પણ જોડું નહીં મને નવરાશ હોય નહીં તાર જોડો તો અમેરિકામાં આવેલી વાત ખબર પડી જાય અત્યારે કોઈ વાત થતી હશે અત્યારે કોઈ વાત થતી હશે થાય ને ઘણી ઘણા બધા થાય પણ ઈરાદાપુરા અમારો ના ભાઈ અમારે તો રહી થાય ને જોવા અમેરિકા અહીંયા આગળ રાત્રે અહીંયા આવીને વિદ્યા રાતે વાતચીત કરે દાડે હું વાતચીત કરે મે વાત કરેલી કે જગત હા મેન્ટલ હોસ્પિટલ માં કન્વર્ઝન થઈ રહ્યું છે મેન્ટ તમે વાત કરો અને એટલો જવાબ શું આપે એ બધું અને પ્રેમ પ્રેમ કશું રહ્યું નથી મારે क्या भोगी लो इन सुख हो आप कलाकर्शन कलाक तो आत्मदर्शन जो अनुभव थे तो शक्ति पातपात शक्तिपात होती આ કાળમાં એક નવો શબ્દ આપી અને લોકો ને આ લોકો મોટો મોટો લાભો ઉઠાવ્યા ગયા છે અને લોકો બિચારા સમજ વગર ના તે ઘણા વખત શક્તિપાત જેવી વસ્તુ હોતી નથી અને ચમત્કાર જેવી વસ્તુ નથી હોતી ચમત્કાર આપડે અહિયાં કેટલા થતા છે આપડે ચમત્કાર કેટલા થાય બિલકુલ નહીં હજારો ચમત્કાર રોજ રોજ ના હજારો ચમત્કાર થાય પણ હું શું કઉ છું ચમત્કાર નથી આ શક્તિઓનું દર્શન છે આ શક્તિઓ દર્શન છે આત્માની શક્તિઓ આ ચમત્કાર નથી તો આત્માની શક્તિઓ દર્શન છે ના ના એવું નથી મારું યશનામ કર્મ છે યશનામ કર્મ અભ્યાસ નામ કરો નામ કરે એટલે દાદા એ કહ્યું અરે દાદા તો કશું જ કરતા આપડે સુરત માં જે અનુભવ થયો એના વર્ણન કરવાનો શબ્દ ના હોય એટલે હું તને વર્ણવી શકવું એવી સ્થિતિ હશે એટલે હું હું એટલું મને પરમાનંદ માં શબ્દ ના હોય ને અવરણનીય વક્તવ્ય છે વસ્તુ અને એને હું ખેંચી ખેંચી બોલું કે જેટલું બોલાય એટલું બોલું બાકી બીજું અવરણીય વક્તવ્ય છે સમજાઈ ગયું એટલે પછી હું ત્યારથી જ આ છે મારો હમ ખલાસ થઈ ગયો અને પછી આ ચાલુ થયું લોકોને એને આત્મા કરાવવાનું નહી તો કલાક દર્શન થયું નથી અને થતા કાયદેસર નથી આૂ રોડ નોડ ને દરેક ના પૂછતો પણ બધા શ્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ જેટલો જેટલો તમે પરિક્રિયા છોડો એટલા તમે પગથિયા ઉછા ચડો અને આ અક્રમ એટલે લિપ્ત માર્ગ નીકળે છે मंथन मैंने ख्या, ख्याल में ना कई थी जैसे मैंने ख्याल कई मेरी समझ यही आज मैं स्थिरता रखते हरेक बाबत के समझ आई मार मन्य मू જે સમજ મને શીત તજ્ઞ કહે છે ને તો ઊંચી થશે આમ નથી ઊંચી આપના કોઈ ગુરુ કે આપનો કોઈ માર્ગદર્શક છે માર્ગદર્શક બધા દરેક ધર્મ જઈ અને ત્યાં જોયેલો એમના બધાના શું રૂપરેખા થયેલું પાણી એ બધી જોઈ લીધી અને વધુ પડતો છતાં શ્રીમદ રાજ્ર વાલો વધારે રહેલું પણ પોતે રૂબરૂ મને ભેગા થયેલા નહીં એટલે ગુરુ તરીકે પણ વલણ શીબત રાજ લોકો ના મન માં ભ્રમ પચી ગયો છે કે આ દાદા એ શ્રીમદ્ધ રાજ ફરી આવતા લઈને આયા છે તે મને પૂછે છે મને ખબર તને ખબર હોય તાર કેજ છે હું તો છું એ છું આ પટેલ છું आद्य <laughs> <laughs> वस्तु गादी आद्य वस्तु भले टूक आद्य से તમે પટેલ છો પણ બીજા બધા પટેલ કરતા કઈ જુદા પટેલ લાગો છો પટેલ છો પણ બીજા બધા પટેલો કરતા પટેલ લાગો છો ભૂલા પડે બ્રાહ્મણ વાણી ભૂલો પડ્યા ગયેલો છો છૂટ્યો કે ક્ષત્રિય સિવાય આ બધું છૂટી ના શકે એટલે ક્ષત્રિય માં પડ્યો પછી ક્ષત્રિય બનવા છે તો ભાષા વાંચી મળે ભાષા બહુ ખરાબ હોય સરડી દે એટલું ભાષા કેવી બને એવું બોલો છું કોઈ બાપ નથી આ જે સંસારી જે અવસ્થાઓ છે મનુષ્યો ની જીવોની છે બાત ની એ કુદરતી રચના છે અને તેનો કોઈ બાપા કોઈ બાપો રચના નથી એમ આવું વાક્ય ને આપીશું એટલે બાપો શબ્દ એટલા જ માટે મૂક્યો કે પાછળ તપાસ કરનારા કયા દેશ ના તે એ તપાસ માટે જડે એટલા માટે આપ સવારે વેલા ઉઠી ને શું કરો છો ચારેક વાગે આપ સવારે વેલા ઉઠી ને શું કરો છો આપ સવારે વેલા ઉઠો ચારેક વાગે તો શું કરો છો એમ કેશિયન છો તમે કઈ ને ઊંઘતો જ નથી તો કે તમે પોલિટિશિયન છો રાજકારણી રાજકારણી છો રાજકારણી પેલી રીતે અમારી એ જાગૃતિ ડીમ ના થાય આ ઊંઘ અમારી કેવી હોય આખી ધરી પડે બાકી ઊંઘ ના આપતી એકાંત કયું કેવાય ભીડ માં હોય તે છેલ્લા માં છેલ્લું એકાંતાંતમાં તો ભીડ એકાંત માં ભીડ થયા કર્યા ને શું કયું ભીડ છે તુલસી નો છોડ રોપે ગુલાબ નો છોડ રોપે પછી એકાંત હોય ત્યાં આગળ ઘેર બહેરી છોકરા છોડી ને પછી મુસી ગુલાબ રોપ્યો ત્યાં આવડાવ છોડ થયા ભીડ મોાંતીડમાં એકાંત શોધવા માટે નું જે કે મળી એમાં કઈ આ પટેલ વાદ અથવા પટેલ પ્રજ્ઞા નો કઈ પ્રભાવ કરો ભીડ માં એકાંત મેળવવાની જે કેડી તમને જડી એમાં પટેલ પટેલ પ્રજ્ઞા નો કઈ પ્રભાવ પટેલ મેળવવાની રીત જડી તેમાં કોઈ ધનપતિ ના પુત્ર હોત તો ના મળે એ સામાન્ય અને અદ્રા પરિવાર માંથી આપ આવો છો અને સંઘર્ષમય પરિવાર આવો છો એનું આ બેનિફિટ છે રાજકુટુંબીરા હોત ગણપતિ બાકી પેલા તો એમ લાગતું હતું કે આ પટેલ ના સંજોગ માં ક્યાં આગળ કઈ આ લોકો ની સમજ ગયા મારી સમજ એટલે બે વાણિયા ની વચમાં રહેતો હતો હું કોઈ તારે પટેલ જોડે રહેતો પણ મને વિચાર જે માથું આપવા ત્યાં છે માથું લેવા પણ તૈયાર હોય ને અને મારે માથું જોઈતું નથી ભાઈ અને આ ઉપાધિ થઈ હોય વાણી લોકો વાણિયા લોકો સારા વિચાર બે બાજુ વાણિયા રાખતો વાણિયા વગર બહાર નીકળતો નતો કારણ કે હું અમે સોદો કરી નાખીએ ત્યાં બધું સાહેબ સાહેબ કરે એટલે મગજ ચડી જાય તો કરી નાખાય વાણિયો શું કે મેં બીજી ગયા જોયું તારો માલ બહુ સરસ છે એનાથી માલ ઊંચો આટલું પટેલ નું તમે જે રાખો છો બરોબર છે એટલે વાણિયા ભાઈ ને એક રાખતો ખાલી પગારે એના માટે જ આપો મારી જોડે ફર્યા પણ મારે ચેતવતો કોઈ દાડો થતા નથી રામાયણ ના થતું રામાયણ ઉભું ના થાય રામાયણ ની જરૂર છે રામાયણ ના હોત તો લોકો શું વાત છે બિચારા रामाई मन, रामाई मन मन, आपने छापा लागे आ छापाओं के लगे वर्तमान पत्रों आपने अत्यारर्तमान पत्रों पेपरो बदा लगे पे हाँ पेपर बता छापाओ ब જે છે ને તે એડિટરો દબાઈ લેડમથી એડિટર પોતાનો જે પોતાનો અભિભાઈ બતાવો જોઈએ અભિભાઈ વ્યક્ત કરવો જોઈએ પણ ધીમે ધીમે જશે ખરું સારી સાઈડ માં શું પેલા કરતા ઘણું સારું આવ્યું છે ભારત ના અખબારો અને વિદેશ ના કોઈ ફેરફાર છે ભારત અખબારો અને વિદેશ અખબારો એમાં ફેરફાર છે ના રહેવું છે પણ ના રે તો પેલા લોકો હું ચા ઉભા કરે હા ચુકલો થાય છે ના રેતો એ તો ચોખ્ખા માં છે જે અને પગાર આપે છે એ આજના પેપરો માં પૂરેપૂરી સમજાતું નથી શું હેલ્પફુલ છે શું નુકસાન કારક છે નુકસાન પેપર વાળા શું કરે અને આ મારી મારું તો સ્થાન જ નથી આ પેપરો વાળા કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ સ્થાન જ નથી કારણ કે પેપર વાળા પોતે સમજતા નથી हाँ तो बीजा चोखा बढ़ा बहु बने लगे पात ले आधार पास आधार पाची नहीं फल કાપશે કે મારે એકલા ઈચ્છા નથી તમાર બધાની શું ઈચ્છા છે કોનું કલ્યાણ કરવું છે આ જગત ના કલ્યાણ કરનારા ચાલીસ માણસ છે મારી પાસે એમાં મૃત્યુ થવાની મોરેલ છે આપના નજીક ના માણસો કોણ છે આપના નજીક ના માણસો એવા કોણ છે સરખા છે કારણ કે હું તો આખા જગત નો શિષ્ય થઈને બેઠેલો છું કોઈ તો ગુરુ થવા માટે ખરી રીતે ગુરુતમ છું શું વ્યવહારમાં બધા જીવો થી નાના હું છું અને ખરી રીતે ગુરુ તબેતે આથી કોઈ મોટો છે નહીં આ બન્ને પતતે અહીં આગળ હમણાં આપકે કિસતા બને હા કેનું મોલી વિચારકો હા હા આપકે કિસતા બને હા હા પણ છતાં એમાં જે દાદા કે છે એ પાંચ માં ના એવા શક્તિશાળી પાંચ ખરાબ હોય એમ અથવા કોણ એમ કે આપે જે કહ્યું ને ચાલીસ હજાર બધા છે બધા મારે સરખા પણ એમમાં પાંચ કરવાનું છે એવા પાંચ શક્તિશાળી કોઈ એવા ખરા એમ કે ગુણવત્તા ની રીતે ગુણવત્તા ની રીતે પાત્રતા પાત્રતા બધી પાત્રતા માં જ છે બધા આપના પછી કોણ આપદા પછી કોણ મારા પછી મારી મૂર્તિ નથી ના પાડી દીધી મારી મૂર્તિ મુસે નહી બીજું બધું કરજો પણ કારણ મૂર્તિ આ દુનિયામાં મૂર્તિ વખત ધંધો જ મળ્યો નથી બીજો બીજો ધંધો જાય મૌન થી પ્રાપ્તિ થઈ શકે રાખી શકે શું લાગે છે બહુ ઓછા બહુ ઓછા બહુ ઓછા શું કામ કારણ કે વ્યવહાર માં રોકાયેલા હોય છે ના એવું નહીં હું શું કેવા મારું પોઈન્ટ ઓફ વધી ગયું એ ઇફેક્ટ છે એટલે આ બધા ધર્મો વાળા શું કે આમ કરો તેમ કરો તેમ કરો આવું આવું બધું કરે છે અને એની બધી વાતો છે કામ લાગી જાય જે લોકો નાખી દે વસ્તુ ને એ પછી બીજા કામ લાગે એવી વસ્તુ માટે કઈ નખામી હોતું નથી પણ ગ્રંથો એ શું છે દેખાય છે પણ ગ્રંથો એક્ઝેટ હોવા જોઈએ પાણી રાખીએ એ એ જ મંસાઈને સુ કેવાવા દેની બેક્કેટી એ પ્રમાણ પ્રમાણ પ્રમાણ ને તફાત કરનાર પુરુષ હોય તેને પ્રમાણ કહે કે આ પ્રમાણ છે તો એ કામ નું છે સતીબાઈડો હોવા છે કે ગમે તે ગ્રંથો આ ચલાવી નાખે છે આપ આપની સ્મિતને પૂછિત આપ કયા ગ્રંથને સર્ટિફાઈ કરો છો હા આ ગ્રંથ સતીબાઈડ કહેવાય આ લોકો અનસિફાઈડ ને સટી માને છે માટે અનસટી गोरम ग्रष्टिज आगे बगड़ी गई मानसो तेना दुखी थे दुख દુઃખ ને ચૂલો હોતો નથી એ તો કોઈ ઇનવાઈટ કરે છે ઇન્વાઈટ કર્યા પછી અનુભવમાં અવસર લાગે છે કે આ દુઃખ છે આપણે શોભા છે અહીં આગળ હોય બે સુભાષન એ બધું અને કોઈ તો સુભાષેટ ના હોય તે માણસ અહીંયા આગળ સત્સંગમાં આવે એટલે ભાઈ એના ધણીને કહે કે આપણે સુભાષેઠ વગર હવે અહીંયા આગળ જોયું એટલે એનું દુઃખ ઊભું થયું તેથી આને દુઃખ ઊભું કર્યું બસ સુખ હતું નહીં ઇન્વાઇટ કરેલું દુઃખ છે આપણા એટલે આ જે દુઃખ છે કે મારે ચાર રૂમ ને કરેલા ત્રણ રૂમ ને બધા સ્પર્ધાનો જે દુઃખ છે બધા ઇન્વાઇટ કરેલું છે પુર આખી દુનિયામાં પ્રહાર્દ અને પુરુષાર્થ વધી જાય ને સાહેબ એનો ભેદ સમજે નહિ હોવાથી અત્યારે આપડે મન ચાલે પ્રાય પુરસાદ નો ભેદ અમારી પાસે હોય એટલે બફા કરે તમે આખી દુનિયા અત્યારે પ્રાર્થ અને બિલકુલ તમે કોઈ પુરસાક કરેલો તમે શું કરેલું તારે કરેલું શું તારે नी <gleskin> <gleskin> आ ने, ने नी को कोई कई करेलो प्राप्ति मथाम प्राप्ति मथाम પ્રાપ્તિ માટે જે કઈ મથામણ કરીએ તે પ્રાપ્ત થઈ જતું હોય એ બધું સહજ રીતે પ્રાપ્ત થઈ જાય એ બધું અને મથામણ કરીને લઈએ એ બધું પુરુષાર્થ એટલે આપડે કોને મારીને એમ પાછ લઈ જાય પુરસાદ કહેવાય એમને આપણે પ્રાર્થ કરાય ને એવું છે પુરસાદ એક માણસ ને કહીએ કે ભાઈ તમારી રૂમ કેટલી છે ત્યારે આપણે કઈ તમારે રાત્રે સાડા અગિયાર વાગે તમારા આવે પાંચ જણ તો તમે રૂમ તો શું કહો કે ઉગાડું બાણું કે ઉગાડું બાણું ઉઘાડી શું કરો આવો પધારો ના આવો વધારો બોલો ખરા તમે પણ પછી મનમાં કયું થાય શું થાય મને કે મનમાં એવું થાય કે અત્યાર થાય છે એ પુરસાર્થ અને પછી આપડે કઈ જરા ચાબાર લેવા પડી કઈ ના અત્યાર ચાબાર આવે તો એટલે પુરસાર્થ ચાલુ થઇ જાય હવે ત્યાં આગળ આ પૂરતા જે શું કરવાનું છે કે કોઈ પણ ઈષ્ટદેવને કે ભગવાન માનતા હોય ગમે તેને માનતા હોય ગુરુને માનતા હોય તો એમને આલોચના કરવી જોઈએ કે આ મેં મારા ખોટું થયું આવું ના હોવા જોઈએ મારા ભાવ શું કરું કે તે ધોઈ નાખવા જોઈએ જે આપણે ડાકડ્યો એ ધોઈ નાખવા કારણ કે માથે પડ્યા છે ખવડાવવાનું છે અને તારી તારી ના ખ્યા ગાડી